નાના હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર દા ભગવા હસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર જય સચિદાનંદ હા ભલે હા હા કેમ છે થોડી વાત કરો બધાને વાત કરાય છે તો તમે નીચે આ મારા એટલે પછી થાય બસ બરાબર આ બરાબર છે બધું તમે એકલા કુરિંદભાઈ ત્યાં ખુરશી ખસે બસ એમ સારું પડશે શાંતિથી બેસે બાજુ જય સચિદાન જય સચિદાન સુધીભાઈ સાહેબ કાલે તો બહુ ગરમી પડી રાતના બહુ જ ગરમી હો ગઈ હમ શું પ્રોગ્રામ છે આપણે સાંજે ગાડી લઈને આવ્યા છો ને અથવા તો જવા હશે એટલે આજે પહોંચવું છે ને પાછું બહુ સારું સારામાં સારું ઉત્તમ ઉત્તમ સરસ ચાલો ચાલો જય સચિદાનંદ આનંદજી આપી આઈએ આઈએ આખી મેં કરતા અભી કરો અભી કરો ચલો અચ્છા જરા અનુ જરા કાંતિભાઈ છે આખું એક જ છે અહિયાં બધા એવા આવે છે તમારા જોઈન્ટ આવે છે ભાઈ એ જોઈન્ટ આવે છે ને એનો બહુ ભાવ છે કે બંગલો તો છે પણ મહાત્માઓને જેને આવીને રહેવું રહી શકે એમના અમુક રૂમો ત્રણ છે બંધ રાખે પરંતુ રસોડું એક હોલ જમવાનો મોટો હોલ અને એક બેડરૂમ આટલું આપણા માટે ખુલ્લું પ્રગટ પ્રભુ સ્વાગત કરું છું घटात्मा नेहुसंदेश समय पचे दूर अंतरतारो कोई तारो ओ लवच ઝર સમુખ અંદર ચાર ક્રિયા રૂપ કે વારતી ચાર ગતિ ના ખુની પટારા કોજના સ્વરૂપે આદિનાથ મા જય સચિદાલ શું લેસો બઉ લાવો લાવો બધા સહેલું પડ્યું છે જોઈએ સારું છે બહુ મજાનું કઈ ગયા પ્રકાશ તમે આપડે અહિયાં આવજો ને આવજો નહી બેસાડતા અહીંયા એ લોકો અહીંયા ચાની વ્યવસ્થા છે તમે ના બોલો કંઈક સુધીરભાઈ આપડા રાધેશ્યામભાઈ પૂછી જુઓ અહીં ચા મૂકી આપે ચા મૂકી નહીં ગમે ત્યારે ના હોય હોય શકે એટલે કેતો જ પૂછી જુઓ ના ના હોય તો રવા દો ના તો રવા દો ભાઈ પ્રકાશ બસ રવા દો બેસી ગા ગા ગી નિજ પદ કો જગમગ કરો તન મન જગમગ દો સ્વપદ કો કર દો સ્વપદ કો કર દો માનવ કે ભવમે માન કે ભવમે મુક્તિ કા પથ મે મુક્તિ કા પથમ દૂસરી સદગત મે દુસરી સબગત મે કરમો ફલ રસ પી લે કરમો ફલ રસ પી બનો શિવ મિટ કે શિવા બનો ઈશ્વર જાગૃત કરો ઈશ્વર જાગૃત કરો માનવ સિ ખુદા કરો ખુદ કો ખુદા કરો ગા ગા કે દાદાગી ગા ગા કે દાદાગી નીજ પદ કોસી કરો નિજ પદ કો સ્થિર કરો તન મન જગમગ્ન કરો તન મન જગમગ્ન કરો સ્વપદ કો મર કરો કા મૂલ હે તું જીવન કા મૂલ હે તું સ્વગુણ પ્રાડક્તિવલી સ્વગુણ પ્રાડક્તિવલી સબ સંસારી સુવિધા સબારી સુવિધા બાય પ્રોડક્ષણ કી ગી વાય પ્રોડક્ષણ કી ગી જગ કલ્પિત ભ્રાંતિ હૈ પિતભ્રાંતિ હૈલેટીભ્યા રીલે ભખ આત્મા ગુણ કરો પુદલ ડિસ મિશ કરો કુછ બાત યાદ કુછ બાત યાદા દિલ મજબૂત કર કર લસુકા અભિષે ગો આંસુ અબિષ દો ચઢા દ कुछ देना कुछ बात याद आए कुछ बात याद आए दिल मजबूत कर लेना मजबूत कर लेना दो आसू का अभी से दो आसू का, का अभी से दादा को चढ़ा देना કુચરા દના અપના આત્મા સ્થના આત્મા સ્થાનિ જગ સ્થાયી બબુલ હે ટેમ પરિસબુલ પર મેંટ સિદ્ધ કરો પરંટ સિદ્ધ કરો ગાગા કે દાગાગી ગા કે દાગી નિજ પદ કો સ્થિર કરો નિજ પદ કો સ્થિર કરો ગન મન જગમગ કરો ગન મન જગમગ કરો સ્વાપદ કો અમર કરો પદ કો અમર કરો ખુદ કો ખુદા કરો ખુદ કો ખુદા કરો જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ આજે બધા ભાગ્યશાળી છે સુધીરભાઈ સાહેબ સકલ સંપતિ આપણા વડીલ મહાત્મા વર્ય દાદા ભગવાનના વહલા પ્યારા પ્રિય અને અમદાવાદના શાહ સાહેબ જોડે બધા એકત્વ ધરાવતા પાટક સાહેબ સાથે વડીલ આવ્યા છે રાધેશ્યામભાઈ રાધેશ્યામભાઈ હિંમત સિંહ જી ઠીક અગર આપ સકે નહી તો હેરે અંદર સે હિન્દી આપક્રમ વિજ્ઞાન જો હૈ એક થોડે ભેજ દો સંઘ તરફ કતને ભેજે બોલો કતના કતના સબસ્ક્રિપ્શન ફેમલી મેં આપજાઉ કરો હિમ્મત સિંહ જી હિંદી મેતા હર મહિને આતા હૈ અચ્છા રહેગા આપતા જ સભી એક જ્ઞાન વાણી દાદા કહી સબ રૂબો સભી મિલતા રહેગા ઠીક જી બોલો કતને ભેજે હા જી ગુજરાતી આતી હૈપો આતી હૈ ગુજરાતી અચ્છા એસ ગુજરાતી નહીં આતી કતના હોગે આપ અચ્છા ઓ અમે દેખના પડેગા એ આપણી જે વ્યવસ્થા કરતા હોઈએ ને સુધીરભાઈ આપણે જે વ્યવસ્થા કરતા હોય હિન્દીની કોણ કરે છે વ્યવસ્થા મોકલવાની તો પછી અહીંયા આગળ આબુ ઉપર અહીંયા આવે અને આબુ અને માઉન્ટ આબુ પર બંને જગાએ તો આબુ ઉપર કાંતિભાઈ કીધને ભેજે બોલો એક સાર કે બાદ દેગે અભી આજી દો ચાર દિન કાં રહેવાના તો બહુ પસંદ આયેગા લેકિન ચે યુ માઉન્ટ રોડ કા દો ખાસ કરો ઓર અંબાજી મોટા અંબાજી છે ને કાંતિભાઈ મોટા અંબાજી આપણા જયંતિભાઈ સાહેબના પેલું કયું છે આપણું ત્યાં મૂકી રાખે એક બે અંકો આવે છે ત્યાં મૂકવામાં આવે છે જે કોઈ આવે ને બધા કેટલા બધા આવા જોડશે એ લોકો આ આ રાખવાનું શું અને નરેશને કહેજો એને ઠીક લાગે તે રાખે કરાવજો કરાવજો આપણે પબ્લિસિટી નથી કરતા પરંતુ દાદા પહોંચે બધા બીજું કશું જ નથી શું આપણે દાદા ભગવાન મહાત્મા નિમિત બને અને વર્ડ ઓફ ધી માઉથ થાય એવું થાય છે સુધીરભાઈ વર્ડ ઓફ ધી માઉથ શું કે છે કઈક એ કેસે ને મોડે મોડે બધા પોચે ના એમાં શું હશે કે સરનામા આમાં ત્યાં જે નોંધ થયું હોય ને એને કારણે આવું બને છે એટલે નોંધ વ્યવસ્થિત કરાવી દેવી જોઈએ આવશે આવશે પણ આપણે જે એડ્રેસ ને જ્યાં મૂક એક જ જગ્યાએ મંગાવ છો ત્રણ આવે છે તે જરાકને નામ સરનામું બધું મોકલવું પડે છે વ્યવસ્થિત કારણ કે ત્યાં આગળ સબસ્ક્રિપ્શનમાં નંબર હોય છે ને એ પ્રમાણે નોટ કરે છે અને આ તો પછી મિકેનિકલ થાય ને બધું એ લોકોને જે ડિસ્પેચ કરનારા હોય તેનું જે રેકોર્ડ હોય એ પ્રમાણે આપી દે સમજો કે પૂછતી હૈ કાં ગઈ ખડી હોબકો નમસ્કાર કર બળી લોકો સબકો આપે હમ સબકો કર ગુમ ગુમ સબ જગા ગુમ કે આ રાજેશ્યામભાઈ બહુ એટલી બધી ઉત્સાહી છે આ વિજ્ઞાન માટે આપણા વંશરાજજીને ત્યાં કામ કરે છે મુંબઈમાં અને વંશરાજજીનો દાદરમાં ફ્લેટ છે ત્યાં એ બે જણ રહે છે અને બધું સંભાળે છે એમનો વહીવટ બધો આપણા જોધપુરમાં એના પપ્પા મીઠાના હોલસેલ વેપારી છે એ ખેમરાજજી ખેમરાજજી જીરાવાલા भाई जा और आप हेम और दूसरे कमलेश कमलेश उनका धर्म पतिदेव तो पुष्टती है मेरे दादाजी जय सच्चिदानंद जब हम मेरे दादाजी बोलते हैं तो दादा भगवान को तो अद्भुत हम समझते हैं लेकिन हर एक महात्माओं को और हर एक प्रत्येक को अंदर हमे शुद्धात्मा भगवान को प्रज्ञा के माध्यम से हम यही समझते हैं મેદાન પ્રગટ શ્રેણી એકત્રીસૂત્ર આ ગુજરાતીમાં છે ગુજરાતી ચાલ આત્મા દશાને બાબા પણ હું કહ્યું એ અંતકરણની બહુ ક્લોઝનેસમાં છે એ અંતકરણની બહુ ક્લોઝનેસમાં છે એટલે અંતકરણમાં રહીને આજ્ઞાધર્મમાં રહે છે એટલે ફાઇલ હોય ત્યારે બહાર સંભાવ આ સૂત્ર છે ત્યારે શું સમજવું કે મને ક્લોઝનેસ એવું છે ને એમાં કે બાવાને ડબલ રોલમાં કામ કરવું પડે છે શું કહ્યું જેવી રીતે નાટકમાં સિનેમાઓમાં ડબલ રોલ કરે છે ને બધા એવું બાવાનો ડબલ રોલ છે અને મુખ્યત્ એ પ્રજ્ઞા પક્ષી છે કેવો શુદ્ધાત્મા પક્ષી ખરો પણ પ્રજ્ઞા વગર શુદ્ધાત્મા પક્ષી થવાતું નથી આપણાથી અને પ્રજ્ઞાના એ સ્થાન ઉપર જ દાદા ભગવાન છે દાદા ભગવાનની દશા છે એમની સ્થિતિ છે બોલતી ઉસ્કો પ્રજ્ઞાશક્તિ એ આત્માની અનંત શક્તિઓમાંની એક છે આપણે કાલે વાત તો થઈ કે પ્રમુખ જ્ઞાયક શક્તિ છે એ પ્રજ્ઞાશક્તિ છે આખી પ્રજ્ઞાશક્તિનું ફંક્શન શું છે જ્ઞાનક ભાવે બધા જ્ઞાઓને દ્રશ્યોને જોવાના જાણવા જ્ઞાઓના દ્રશ્યો બોલીએ છે પ્રયોગ એવો થાય છે સામાન્ય પરંતુ વ્યવહારમાં પછી આપણે જોવા જાણવા બોલીએ છીએ આ બે વાતમાં સમજવાની જરૂર છે જ્ઞાતા દ્રષ્ટા એટલે પહેલું જાણવું ને પછી જોવું પણ અહીંયા આગળ પ્રજ્ઞામાં જ્ઞાન થાય છે જ્ઞાનની દશા સ્વાદ ચાખીએ આપણે પછી એ પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થાય છે બીજા દિવસે બીજા દિવસથી ચાલુ થાય અને એ પ્રતિ સાથે લક્ષિત હોય છે સમજાયું ને અને એટલા માટે લક્ષ પ્રતીતિથી એ ખુલ્લી થઈ એટલે જ્ઞાન લક્ષ બેસી બેસી ગયું પરંતુ દ્રષ્ટિ ખુલ્લી થઈ દ્રષ્ટિ ખુલ્લી થઈ આ અક્રમરિત છે અક્રમરિત આ છે ક્રમની રીત એવી છે કે દર્શન ધીમે ધીમે વ્યવહારની શુદ્ધિ કરતાં કરતાં કંઈ દર્શનનો આવરણ ઓછા એનો લાભ મળે તમને અને એને સમજતા શીખે કે આ પૂતગલ છે ને હું છું એવું રીતે એ ક્રમ માર્ગ છે આખો ક્રમ માર્ગ્રમમાં દર્શન જ્ઞાન ચારિત્ર અને અંતિમ છેલ્લામ છેલ્લું તો જ્ઞાન દર્શન ચારિત્ર જ હોય છે હમ પરંતુ દર્શન એટલું બધું વિશુદ્ધ થાય છે અને જેટલું વિશુદ્ધિ થઈ દર્શનની એટલી જ જ્ઞાન તમારું પ્રકાશમાન થયું હવે દર્શનની વિશુદ્ધિ જો તમને આવું સુંદર કારણ કે જ્ઞાન સ્વરૂપ આપણું બીજ પડે છે કારણ કે વરજ્ઞાન તો એમાં એ દર્શન શુદ્ધિ કેમ આપણે કહીએ તો કે વ્યવહાર શુદ્ધિ છે એના સંદર્ભમાં દર્શન શુદ્ધિ કહેવાય છે વ્યવહાર શુદ્ધિ થઈ એ થતાની સાથે વ્યવહારના દર્શન આવરણ કર્મો એ આશ્રવે છે ડિસ્ચાર્જ થઈ જાય છે એટલું દર્શન શુદ્ધિ થયા કરે છે બાકી દર્શન તો હોય જ છે શુદ્ધાર્થમાં દર્શન શુદ્ધ જ હોય પરંતુ વ્યવહારના બહેનો આ સંબંધ છે એટલે કે વ્યવહાર સાથે નિશ્ચય સમજાયું ને વ્યવહાર છે અને નિશ્ચય પ્રાપ્તિ છે એટલા માટે આ બધા વ્યવહારમાં આપણે બધા એવી રીતે રહીએ કે આપણા પ્રત્યેક મનવાણી કાયાના વ્યવહારોમાં આપણે સતત હું શુદ્ધાત્મા છું એ એનું નિશ્ચયાત્મક પ્રતિપાદન થતું રહેતું રહે વ્યવહાર ચાલતો રહેતો રહે સમજાયું એટલે અંતરાત્મા દશા મુખ્ય શબ્દ છે શાસ્ત્રીય શબ્દ છે અને આપણે સ્થૂળ ભાષામાં એને બાવાપણું કહ્યું કારણ કે આપણે ભારતમાં બધે જાઉં તો એક કહેવત છે બધામાં ત્યાગ માર્ગ અને સંસાર માર્ગની વચ્ચે કે હું બાવોને મંગળદાસ એ ગુજરાતમાં વધારે પ્રચલિત છે ગુજરાતમાં અને નોર્થમાં એવી રીતે છે કે મેં મેરી ફોડતા હું સબ સબકી સંભાળો નોર્થ હૈ ભાઈ નોર્થ નોર્થવાળે અલગ અલગ છે બધું તો હું બાવાને મંગલદાસ એટલે મંગલદાસ ઘરમાં બહુ ત્રાસી ગયા કંટાળી ગયા અને પછી કયા વગર સાધુ થયા નીકળી ગયા અને સાધુ સાધુ પણ હું બા પણ હું લીધું આ જૈનની વાત છે હ અને આ બનેલો દાખલો છે બનેલો દાખલો છે અને તે મામાની પૂર્વ બનેલો છે દાદાના પ્રત્યક્ષતામાં જોઈ લો ને દાદા એ પછી સમજાવેલું એ લોકોને તે એમાંથી આ ગયા એ સાધુ ક્યાં છે ખબર ના પડી એટલે આ તો બિહાર કરતા બધે જાય આમ તેમ એમાં અને એમ ખબર પડી કહું પછી ધીમે ધીમે ખબર પડી આ તો ગયા હશે બહાર તો આવી જશે કે છે પણ ખબર પડી સાધુર થઈ ગયા છે એમ અમારા ચાર છોકરાના બધા અમને છોડીને સાધુ થઈ ગયા અમને રખડતા મૂકીને બનેરું દાખે દાદા આપણે અંદર પુસ્તકમાં બહુ સુંદર રીતે આવ્યું છે દાદાના પ્રત્યક્ષ જીવનમાં જે જે કંઈ એમને અનુભવ થયા છે એક એક શબ્દ એ પ્રમાણથી જ આપણા બધા સાહિત્યમાં આવ્યો છે દાદાના અધ્યાત્મ સાહિત્યમાં અને એ બધું એમને કશું કર્યું નથી આપણા રાધેશ્યામભાઈ અને વડીલો શાહ સાહેબ સુધીરભાઈ બધાથી આપતા અને બધાના સહકારથી આવું બધું થયું આપતા વાણીઓ પણ એવી રીતે જ થઈ છે બધી એક એક હમ જ્ઞાની પુરુષ જો આશ્રમનો શ્રમ ના કરે તો લખવાની પેનનો એમનો શ્રમ જ ના હોય તો ખ્યાલ આવ્યો છૂટી ગયેલી એટલે હું બા મંગલદાસ બેન ને ખબર પડી ઘરમાં ખુદ સુધી કાઢ્યું ક્યાં તે બિહાર કરતા સુધતા સુધતા છેક દિલ્હી હતા દિલ્હી પહોંચી ગઈ બેન તો હવે બધાને હાજરીમાં ચાલતું હતું એમને કાઢું પકડ્યું ચાલો અરે સરસ બધા ના એટલે સ્થુલ રૂપક છે આ રૂપક રાધેશ્યામભાઈ અમેરિકામાં મહાત્માઓ હતા બધા આપણા અને એ લોકો તો અમેરિકાનું બધું છે કલ્ચર એટલે તે વખત આ વાત નીકળી દાદા હું બાબા મંગલદા શું છે સમજાવેલું કારણ કે ત્યાં આ સ્થૂળ રૂપે સમજાવવામાં આવે તો સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંતરદશા જે છે મહાત્મા તરીકેની એ અંતર દશા છે એ ધીરે પકડાય એટલા માટે છે સ્થૂળ રૂપક અસલ છે બહિરાત્મા દેહમાં આત્મબુદ્ધિ એમાંથી મુક્ત આપણે દાદા દાદાની કૃપાથી મુક્ત થયા અને આપણે આત્મા સ્વરૂપ છીએ તે આત્મા સ્વરૂપમાં આપણે પ્રસ્થાપિત થયા અને પછી એને કારણે આત્મા પ્રસ્થાપિત થયાથી આત્મા થઈ નથી જતા એના શુદ્ધ સ્વરૂપે પરંતુ એક દશાઓ પચમાં ઊભી થાય છે એ અંતર દશા છે અને દશા અને પ્રજ્ઞા એ બે જોઈન્ટમાં કામ કરે છે પરંતુ ફાઇલો સંભાળ નિકાલ રહ્યો આપડી બધી દુકાનો ખાલી કરવાની રહી કારણ કે આપણે પૂછી પૂછી માંડી હોત એટલા તમને વાંધો ના આવત કરો સુધી મને શું કે છે દાદા આપણે જાતે જ માંડેલી દુકાન બધી આ દુકાનો આપણે જાતે છે બધી એમને બોલવાના જરા દુકાનો માંડી જ કેવાય ને સમજ વ્યવહાર શું કરશો એટલે કહ્યું કે હવે તમારે તમારા આ મન બચનકાર પૂતગલ જે કંઈ કરે છે એના કરતા તમે નહીં મન બચનકાર વ્યવહારોમાં બધે બજાર કંઈ જુઓ છો તમે તો કરતા સ્વરૂપે નહીં જુઓ પરંતુ અમારી આજ્ઞા પ્રમાણથી તમે એ શક્તિ વ્યવસ્થિત શક્તિ છે એ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ રીતે તમે આગળ આગળ ધમથી પાલનમાં જે રહેજો પરંતુ ફાઇલો છે એનો હિસાબ નક્કી નિકાલ કરો સંભાવે હમ એટલે કહ્યું આ એટલે આ કારમાં આ કારને માટે આ અદ્ભુત આજ્ઞાનું સંયોજન થયું છે તમારા ટીકે ઊભા થાવ ટીકે ઊભા થાવ એ ટીકેને અહીંયા અગર અમે આવ્યા હતા જ્ઞાનવિધિ ક્યારે ભાઈ કાંતિભાઈ સાહેબ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ આપથી પીછે મને ખ્યાલ છે લેકિન થોડાક પરિચય કમ હોવા એ હમ તો એ ટીકેસિંહ બોલતા કે આજ્ઞા ક્યા ક્યા સોચ આયા આજ્ઞા કે બાર આપકો મુજબ બોલતે હૈ ગાડી મે આપતા પુત્ર થાદા કી પાંચ વાક્ય હૈ પાંચ સેન્ટ પર જમ જાએ તો આનંદ આનંદ હોય એક પરસન્ટ બોલતા દાદા ભગવાનને બતા સેવિ પરસ હો ગયા તો તેરા સિક્કા લગ ગયા વીઝા કા મહીર્ય ક્ષેત્ર કા સ્વાદ આતા હે છુમાં તો બાવા અને અંત દશરા બે એક જ છે આમ તો પેલું સ્થુલમાં છે અંતરાત્મા દશરા એટલે અંતરાત્મા દશા બે કામ કરે જ્યારે ફાઇલ આવે ફાઇલનો સંબંધ કોઈ પણ પ્રકારનો મનમાં વિચાર આવે તોય ફાઇલ કહેવાય બુદ્ધિ થયા ચાલે બધું અંદરનું ચાલે તે બંધ ફાઇલ અને બધા પાંચિંદ્રિયોથી ચાલે બધી ફાઇલ અને સંબંધોના વ્યવહારોની બધી ફાઇલો કહેવાય એ હોય જ એ તો પણ એવો વચમાં વખત મળે આપણને કે ફાઇલ ના હોય ને આપણે અંદર આપણે જઈએ ઉશુદ્ધાત્મા સ્વરૂપે અંતર્ધાત્મા એવો વખત મળે તારે બદના કરવાની આપણે તે આ કારમાં તો વખત બહુ મળે કે નહીં ત્યાર પછી શું આ ટાઈમમાં બહુ વખત મળે શું કહો છો આ થોડો અવાજ એવો આવે છે પડઘો પાડે એવો મૂક્યું છે આ બધું એવી રીતે કર્યું સમજાય છે હા આ બાજુ સંભળાય રહીએ ને હમ વાત છે સુધીરભાઈ પડઘો પડે છે ને તો ડબલ રોલ બાબા કો બાબા કે અંતરાત્મા દશા ફાઇલ હૈ તો સંભાવના કાર્ય કરે ફાઇલ નહીં હૈ તો શુદ્ધાત્મા આરાધના કરે આપણે સભી સિદ્ધ ગુણો છે સિદ્ધ સ્તુતિસેનો પ્રકાર સે કામ કરે ડબલ રોલ સમજ ગઈ હમ ડબલ રોલ અંદર કૈસી કામ કરેગી તો અંતરાત્મા દશા આપણે અંતરકરણ કે સાથ જ બહાર કી ફાઇલ નહીં હોગી તો અંતઃ કરોરી જાતી ઠીક હે હા એ સમજના ફાઇલ કોઈ મહત્વ કા સમજે ને હા બહાર કા તો કરના પડે નહીં તો હમે નહી કરેગે તો કરવાયગે કોઈ બા છોડેગે નહીં આપી બા દ્રષ્ટા નહી સુના તો જાનતેજ છે એકસો છબ્બીસ અપરિગ્રહ દશા અપરિગ્રહ દશા એટલે નિરાવર્ણ દશા એને દિગંબર કહ્યું દિગંબર કહ્યું આ તો એક અંતિમ અપરિગ્રહ મહાવતમાં આવે છે ને એ કરે છે પણ મહાત્માઓને આ વર્તે છે મહાત્માઓને વર્તે છે આ અપરિગ્રહ દશા કારણ કે એમને સમજાઈ ગયું કે હું શુદ્ધાત્મા છું તો બાકી શું ત્યાં ફાઇલ છે ને બધો વેકર પતી ગયું સીધું ફાઇલ હું ફાઇલ શબ્દ મૂક્યો પાછો હું શુદ્ધાર્થમાં છું બાકી આ મન સાથે અંદર થી જે હોય તે બધું ફાઇલ ફાઇલમાં એ શબ્દ બહુ પ્રયોગ અવધૂત કર્યો છે એમને ફાઇલ શબ્દ ફાઇલ શબ્દ ફાઇલ શબ્દ બોલતા સાથે જો સમજી જઈએ કે ફાઇલ એટલે આપણે નહીં આ ફાઇલથી આપણી જોડે છે તે સમજાયું ને એટલે એટલે અપરિગ્રહ દશા કહેવાય છે એટલે આ એક અક્રમ વિજ્ઞાન છે અને અક્રમ માર્ગથી આપણને પ્રાપ્તિ થઈ છે જે શક્ય નથી આ કાળમાં કળિયુગમાંને તો એમાં આ વસ્તુ આજે એક એક શબ્દ દાદાનો આપણને મળ્યો છે તે શાસ્ત્રના શબ્દો નથી પરંતુ જીવંત શાસ્ત્ર એટલે જીવતું શાસ્ત્ર દબકતું શાસ્ત્ર ચેતન સ્વભાવે એના શબ્દો છે બધા શબ્દો તો કહેવા જ પડશે શબ્દથી બધા લાભ થાય છે ખરી રીતે એ તો એની દિવ્યતા એટલી બધી છે કે આપણે આટલું સમજીએ તો આગળ વધાય પછી ધીમે ધીમે શું અપરિગ્રહ દશા અપરિગ્રહ દશા એટલે હવે આપણે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્માને દિશાઓના હોય પણ શરીરને પૂદગરના દિશા ચાર હોય અને ચાર તીર્છી પણ હોય બધી બધી દિશાઓ હોય તીર્થી ના બંદીશ શું પણ શુદ્ધાત્માને નથી હોતી એટલે ત્યાં અપરિગ્રહ દશા કહી અને સામાન્યપણે દિગંબર કહ્યું સાથી કે જૈન સમાજમાં જૈન દર્શનમાં બે મોટા પક્ષ છે શ્વેતાંબર અને દિગંબર પછી સ્થાનકવાસી પછી આવે છે બુગાને પાછળથી પણ મુખ્ય બે હતા પહેલાં અને એમાં પણ ઓરિજિનલી દિગંબર એકલો જ હતો હમ અને દિગંબર સંપ્રદાય માનવામાં આવે છે કે નગા મુખ બગ્ગા નખા એટલે કપડાં વગરના વસ્ત્ર વગરનો દેહ એટલે દિગંબર એટલે એનાથી આત્માની સાધના એવી રીતે કરે કે આત્માને તો હોતું જ નથી એવી રીતે કરે પણ પછી ક્રિયાથી થાય છે એટલે એ ક્રિયાના ક્રિયાત્મક વ્યવહારથી બની જાય છે અને ક્રિયાકાંડ સ્વરૂપે ગણાય છે બહુ સારી સાધના છે છતાં પણ એ સ્વરૂપે ગણાય છે અને બધા જ આવી રીતના હોય બધી જ રીતે એટલે દિગંબર એટલે આપણે દિશા રહી દિશા રહીત બધી ત્રિદિશા બધી વિદિશાઓ બધું જ ગણાય એમાં એ શુદ્ધ આત્મા એટલે આત્માને દિશાઓ ના હોય આત્માને એટલે તીર્થંકર ભગવાનને આવી રીતે જ હતું એટલે બધાને પણ વ્યવહારમાં બધા બેઠા છે એટલે એમને બધી રીતે દર્શન થવું જોઈએ એટલે દેવો લોકો એમની ક્રિયાઓ કરે કે જે બાજુ દેશને આપતા હોય તીર્થંકર ભગવાન તે મુખ્ય હોય અને બધું તરણેય બાજુ પાછા એ દેવોની દેવકૃતિ છે દેવકૃતિ એ બધાને લાભ મળે ત્યાં આગળ એવી રીતે એટલે દીગ એટલે કે જેનું અંબર દિશાઓ છે એટલે વ્યવહારમાં એટલા માટે ચતુર્મુખી મૂકવામાં આવે છે સમજે ચતુર્મુખી ચાલ આ તમારું થઈ ગયું એમાં લો હવે આ કોણ છે બસ લઉં છું બેનરો ના લઈશું પીટીઓ અચ્છા વ્યવસ્થિત આ કોણ છે હા આયુષ્ય ને હર્ષદ પટેલ આયુષ્ય આપ્યું છે એને ઘરેથી પૂછ્યું છે એને દેખાશે ખબર ને બી એ સુરત આની ધર્મપત્ની ધર્મપદ વાઈફ પાક્કું ને પણ બોલતો નથી ને ધર્મ એ ધર્મપત્ની મને લાગે સારું તો એને ત્યાં સુરત થી પૂછાવે છે એની પાસે કે બારમી તારીખ છે કંઈક નહીં હમ દાદા ભગવાન નસીમ જે જય એનો પ્રશ્ન છે દાદાજી આ કુદરત શું છે બધું કુદરત કઈ રીતે બની રહ્યું છે હવે આ તો એને બહુ અઘરો પ્રશ્ન કર્યો હમ પછી પૂછે છે એને સમજવા માટે કે જે કંઈ પણ આયુષ્ય સાથે બની રહ્યું છે જે કંઈ આયુષ્ય સાથે બની રહ્યું છે એ એને માન્ય રહેતું નથી વિકલ્પી થયા કરે છે બધા કરતા દેખાય છે સમાધાન થતું નથી આ કુદરતી પ્રોસેસની ગેડ પડે એવું કંઈક કરીએ આપો આ સંદર્ભમાં આપનું સૂત્ર સમજાવવા કૃપા કરશોજી સૂત્ર એને લખ્યું છે વ્યવસ્થિત શક્તિ અને કુદરત સિક્કાની બે બાજુ છે તો આયુષ્ય તારો પ્રશ્ન તો ઘણો સારો છે કે વ્યવસ્થિત ને કુદરતી બાબતમાં તારું સમજવું છે આમ તો બંને એક જ સ્વભાવી છે પરંતુ એમના બંનેના ફંક્શનના ભાગથી જુદું છે વ્યવસ્થિત શક્તિ એ ઓપરેટર શક્તિ છે શું કહ્યું સંચાલક સંચાલક બળ છે બળ અને કુદરત સંચાલક બળ બધા દરેક વ્યક્તિને માટે કામ કરે તેની માટે એજન્સી હોય છે એને કુદરતી એજન્સી કહે છે કુદરતી એજન્સી જે રીતે શુદ્ધાત્મા એમને પદ પ્રાપ્ત થયું જ્ઞાન સાથે લક્ષ્ય સાથે ને બધું એમાં વચમાં એ શુદ્ધાત્મા પદ પાક્કું થવા માટે આપણને એ શુદ્ધાત્માની એજન્સી ખુલ્લી થાય છે પ્રજ્ઞાશક્તિ શક્તિ પ્રજ્ઞાશક્તિ એને બળ ના કહેવાય પણ વ્યવસ્થિત શક્તિને બળ કહેવાય બળ બળ કોને કહીએ છીએ એનર્જીને એનર્જી શક્તિ જેને ચાલું થાય શું એટલે વ્યવસ્થિત શક્તિ દરેક આપણને વ્યક્તિગત રીતે બધાને ઓપરેટ કરતી કરતા ભાવે ઓપરેટ કરતી એટલે કે પોતે કરતા નથી પરંતુ એ નૈમિતિક કરતા છે એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એ ઓપરેટર છે કેવું ઇન્સ્ટ્રુમેન્ટલ સાથે કે આપણે એને ઇન્સ્ટ્રુમેન્ટલી આપણે બની ગયેલા તે બની ગયેલા આપણે ઇન્સ્ટ્રુમેન્ટથી ચાલે ત્યાં આગળ એવી રીતે આપણે ચાલવું પડે એટલે કાલે પ્રેરણા માટે સ પ્રશ્ન ક્રિસને કહેતા પ્રેરણા કેલીએ કઈ ગયા સાહેબ હા નવીનભાઈ નવીનભાઈ ને હું શ્રીમદ રાજ્યને એમાંથી એમને ખાસ કહ્યું હતું કે પ્રેરણા શક્તિ શું છે તો વ્યવસ્થિત શક્તિથી મન પ્રેરિત થાય છે અને મન પ્રેરિત થયાથી પ્રકૃતિ પ્રેરિત થાય છે અને પ્રકૃતિની પ્રેરણાથી આખું શરીર કામ કરે છે એટલે અંતઃકરણને બાહ્યકરણ આવી રીતે છે પ્રેરિત એ પ્રેરણા પ્રેરિત શક્તિ ઓરિજિનલ વ્યવસ્થિત શક્તિ છે અને આપણે વ્યવહારમાં જો દેહથી સમજવું હોય તો પ્રકૃતિ છે પ્રકૃતિ પ્રેરિત આપણે બધા ચાલીએ છીએ એટલે દાદા ભગવાને બહુ સુંદર સમજાવ્યું કે પ્રકૃતિની પ્રેરણાથી નાચે છે અને એમ સમજે કે હું નાચું છું પ્રેરણા પ્રકૃતિની એટલે એ કરે છે કોઈ અને આપણે માનીએ છે આપણે કરીએ છીએ એટલે એ કુદરતનો ગુનો બની જાય છે અને કુદરતનો ગુનો બને એટલે આપણા પોલીસના જેવું ચાર્જશીટ નથી હોતું એ કુદરતી ચાર્જશીટ હોય છે કુદરતી જેવો ગુનો પણ કુદરતની ભાષામાં એક જ ગુનો છે કે આ બધા સિવિલ જેલવાળાઓ છે આ ક્રિમિનલ નથી બધા શું એટલે દાદા એના માટે કહ્યું કે સિવિલ જેલવાળા એમને શું કહેવું તો પછી તો કે એમને ગનેગારીવાળા કહેવું હે ગનેગારીવાળા અને કુદરત ક્રાઇમ વાળા ક્રાઈમવાળાને શું કહે છે ગુનેગારી તો ગુનેગારીની ગનેગારી આટલો સંબંધ છે બે સ્પષ્ટ છે એટલે ગનેગારીવાળાને સિવિલ જેલ હોય અને ક્રિમિનલવાળાને ક્રિમિનલ જેલ હોય એ સાહે અલગ હે સિવિલ જેલ ઓર ક્રિમિનલ જેલ સમજે માણસોની સિવિલ જેલ કહેવાય શું સિવિલ જેલ કહેવાય અને કુદરતના સામ્રાજ્યમાં વાતાળની બધી એ હાર્ડ બિલકુલ હાર્ડ સમજે ને જેમ જેમ બધું જાય એટલે વ્યવસ્થિત શક્તિ કુદરત સિક્કાની બે બાજુ છે આયુષ્ય એમાં વ્યવસ્થિત શક્તિ બૂર કરતા છે પરંતુ એ કરતાં પણ હું આખું માણસોને અનુભવમાં આપવા માટે કુદરત છે એટલે તો આખા આપણા ભારતમાં છે તેમજ દુનિયામાં બધા જ ધર્મોમાં છે અને કુદરતને બહુ મહત્ત્વ આપે છે બધા જ મોટા મોટા વિચારકો ફિલોસોફરો બધા જ પ્રકારના શાસ્ત્ર પંડિતો કુદરતને ઘણું મહત્ત્વ આપે છે કુદરતને એટલે કુદરતને આ માણસના જગતમાં મનુષ્યના જગતમાં તને લાગે છે એવું બધાને થાય સમજાયું ને એટલે બધા કરતા દેખાય છે પણ ત્યાં આગળ ભ્રાંતિ કહી અને ભ્રાંતિ કહી એટલે હવે મને કેમ ગેર પડે એવું કહો તો હું તને વાત કરું છું સાબજે ધ્યાનથી કે તને દષ્ટિ ખુલી ગઈ છે જોવાની એ આયુષ્યની દ્રષ્ટિ નથી પરંતુ શુદ્ધાત્માની દ્રષ્ટિ છે અને દ્રષ્ટિ સ્વરૂપે પ્રજ્ઞાએ કરીને કામ કરી રહી છે એટલે આપણે કરવાનું જે સમજીએ છીએ માણસના માણસના શરીરથી તે પૂદગલ ભાગમાંય છે અને શુદ્ધાત્માના ભાગમાં પણ છે પણ શુદ્ધાત્મા સ્વયં કરતા નથી બનતા પરંતુ એ શક્તિ છે વચ્ચેની પ્રજ્ઞાશક્તિ એમાં એ શુદ્ધાત્માનું આખું ક્રિયાકારકતા છે ત્યાંથી આપણને દેહના પૂદગલની ક્રિયાઓમાં આપણને સમજ પડે છે કે આ પૂતગલ ક્રિયા કરે છે આપણે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી આપણે સમજીએ છીએ આયુષ્ય તને અઘરું લાગશે કે ધીમે ધીમે તો પછી ફરીથી મારી પાસે આવજે સારી સમજાઈશું તને હમ એટલે તને લાગે છે કે મને શું કરતા મને માનું દેખાય છે અને બધાને કરતાં દેખાય છે એના માટે એક તને કહીએ છીએ કે આ દ્રષ્ટિ મળી છે અને દેખવાનું મળવું છે એટલે તને ખબર પડે છે ને કે આયુષ નથી પણ એનું એનું એજન્ટ બરોબર નથી હા બોલ સંભળાય છે પૂછ જોવાય છે ત્યાં આગળ પાસે રાખ આવે તો હું પૂછું છું દાદા પૂછ્યા છે આયુષી તને એવું ખબર પડી છે એટલું તો ખબર પડશે ને આયુષ્ય હું નથી હું શુદ્ધાત્મા છું એટલું ખબર પડી ગઈ છે તારે ભાગ આવ્યું હતું એને હ પરંતુ આયુષ્ય અહીં સમ્રતું હશે એને દેખાય છે ત્યાં આયુષ્ય તને એક દાદા ભગવાનનું અદ્ભુત સૂત્ર આપીએ છીએ અદ્ભુત કે આપણે દેખતા થયા અને આયુષ્ય દેખાતી થઈ એના માટે આપ્યું છે અને એ પ્રમાણે આપણે દેખતા થયા એટલે આયુષ્ય દેખાતી થઈ એટલે આયુષ્યનું આખું મનને બધું દેખાતું થયું એનું બધી ક્રિયાઓ અને એવી રીતે વ્યવહારમાં બધાની સાથે એટલે તારે હર્ષદની ખાસ તારા માટે સ્પેશિયલ હર્ષદની બધી રીતની શું એટલે એ ક્રિયા માટે દાદાનું સૂત્ર છે કે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે જગત સમજવાનું હું આયુષ્ય છું એ તું પહેલાં માનતી હતી ખોટું નીકળ્યું આવે હકીકત શું છે ફેક્ટ શું છે તો કે હું શુદ્ધ આત્મા છું એટલે જગત કોને કહ્યું કે આયુષ્ય આયુષ્યના મન આયુષ્યની વાણીનો વ્યવહાર અને આખો દેહનો વ્યવહાર એને જગત કહ્યું જો આયુષ્ય છે તો જગત છે કે આયુષ્ય ના હોય તો જગત છે આયુષ્ય છે તો એના માટે જગત છે દરેક માટે આવું આપણને લાગવું પડે પણ બહારની રીતે બધાનું વિશ્વનું જગત કહીએ વસ્તુ જુદી છે તો લોક છે અને આ અધ્યાત્મની ભાષા છે ભગવાનની ભાષામાં આ છે એટલે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે એટલે કે આયુષ્યના મન વચન કાયાના અને તેના બીજા સાથેના બધા વ્યવહારોના તેના માટેના તેના જગતમાં તેનાથી કે બાર બીજાથી જે કંઈ કરવામાં આવે તેમાં તે શુદ્ધાત્મક દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એટલા માટે તારે પ્રેક્ટિસ પાડવી પડે કે આ બધામાં હું કઈ જ કરતો નથી જો પાછી ભૂલતી કરતી નથી ના બોલીશ મહેરબાની કરી થઈ જાય હું કઈ જ કરતો નથી એ શુદ્ધ આત્માને લાગવું પડે આ કરવા પણ બધું આયુષ્ય લાગવું પડે એ બેન હોય કે ભાઈ બધે હરખું પછી હર્ષદય આવી ગયો હવે આવો તને ખ્યાલ રહે દેખાય છે એટલે ખ્યાલ રહે તો એને કેવર દર્શન કહ્યું એ દર્શન કહ્યું કેવર દર્શન ખ્યાલ અને નિરંતર કહ્યું પાછું હવે નિરંતર તો રહે નહીં આવે એટલે ત્યાં પ્રશ્ન કર્યો જેમાં આવું બધું છે એટલે અત્યારે તો ખંડ ખંડ થયા કરે પણ એ ખંડ બધા ઓછા થતાં થતાં પછી અખંડ થતું જાય ધીમે ધીમે એકદમ તો નહીં થાય એકદમ ના થાય જેમ જેમ પ્રેક્ટિસ પડતી એમ થયા કરે આયુષ્ય તો ખરી આ બહુ આ તો સમજીને બહુ પૂછે છે ધીરુભાઈ સાહેબ અરે પાણી આમ થોડું અડધો એક પદ લેવું સાહેબ તો ચાલશે ચલો આજ લઈએ આપણે કારણ કે ના હજુ છે ટાઈમ આપણી પાસે સુધીભાઈ દસ થી બારનો ટાઈમ રાખ્યો છે સત્સંગનો એટલે અમારા આપડા પ્રકાશભાઈ સાહેબે કહ્યું કે આપણે થોડું એક્સટેન્શન લઈશું આજે એક્સટેન્શન તો જોઈએ રજા વગર કશું ના દાદા કે અમે રજા વગર કશું એ કંઈ કામ નથી કર્યું રજા તો આપણી જોઈએ જ બધા એને હમ હર્ષદ દાદા કે રજા વગર અમે કશું કરતા જ નથી અને આખી લાઈફ એમને આવું કર્યું અને જ્ઞાન પછી તો તો ખાસ કરીને કર્યું ખાસ કરીને રસી ભાઈ બરોબર છે સમાધિમાં છે સમાધિ ના ના એમને આ બરોબર એટલે આવે આપણે ધીરુભાઈ આપણા બે લઈએ ત્રણ છે આપણા અને એમાં એમના પોતાના પ્રશ્નો છે આ અને એમનું સમાધાન માગે છે નમો વી એમનો લોગો બોલી જવું છું હા દરેક વખત જ્યારે લખે ત્યારે નમો વીતરા ગાય દાદા ભગવાનના અસીમ જય જય કાર જય સચ્ચિદાનંદ આ ત્રણનો ભેગો એમનો લોગો છે હં લોકો છે અને પેલો દુબે ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી એને કાગળ લખ્યો આપણે ત્યાં આવ્યો હતો તે સ્વપાર પ્રકાશ આવ્યો છે ને એનો લોગો શું હતો કે મને એને શું સમજ્યો હા કાગળમાં તે જ્યાંમાં તો આપે ને કાગ પણ એ લોકો છાપેલું કશું હોય નહીં એટલે સર્વપ્રથમ હમ ભારતી હૈ સર્વપ્રથમ મેં ભારતી હું પીછે દાદા અને ભારત માટે ભારત કે લીધે તે બહુ જ લોકો હૈ પાર્લામેન્ટમાં બના છીએ મે બના દેના છીએ કોન્સ્ટિટ્યુશન કે લીએ ઓ વોટ લેવલાતે ક્યુ નહીં લેલાતે એસે કે સર્વપ્રથમ મેં ભારતીયો ભારતી કે નાતે મેં એ વોટ લેતા હું પીછે સબ લો એટલે સાહેબ આપને શું લાગે છે પણ આપણા તરફથી કોઈ સંદેશો જ નથી મોકલતું રાધેશ્યામભાઈ આપણા જેવા બધા વડીલો મોકલે ને આપણા ગુણવંદભાઈ બધા બેઠા મોકલો ને ધમધમાવો ટ્વિટરિંગ કરો બધું કરો કે આ ટ્વિટરિંગ એટલે શું છે સાહેબ ટ્વિટર એટલે વાતચીત નો પ્રકાર છે આપડે પક્ષીઓ છે બધા હ ગજબદી છે રાધેશભાઈ બરોબર છે આ કે છે ખરું છે આ તો સાચીએ તો કઈ કરીએ પણ આ કઈ એટલે તમારા એમને કે છે મારા પ્રશ્નોનું સમાધાન એમને જોઈએ છે પહેલો છે નિર્ભયતા અને નિશંગતા શું સંબંધ છે તેમની પ્રાપ્તિનો ક્રમ અને પરિણામ વિશે સમજણ આપવા કૃપા કરશો તો નિર્ભયતા અને નિશંગતા એમાં સંબંધ છે કે નિર્ભયતા એ પરિણામ છે અને નિશંકતા એ કારણ છે અને નિશંગતા કારણ સ્વરૂપે આપણામાં પ્રસ્થાપિત થાય અને તે પણ ક્ષાયક ભાવે ક્ષાયકતાથી ત્યારે જ જેટલા પ્રમાણમાં આપણને નિસંગપણો ક્ષાયક ભાવે રહે તેટલા પ્રમાણમાં આપણને નિર્ભયતા રહ્યા કરે નિર્ભયતા શબ્દ એ અધ્યાત્મ શબ્દ છે અને વ્યવહારમાં આ દેહમાં આખું દેહ ભયસંજ્ઞાથી વણાયેલો દેહ ગર્ભમાંથી જ વણાયેલો છે અને આગળથી આવ્યો છે ભય સંજ્ઞા વણાઈ છે પરંતુ આ કરિયુગ છે અને કરે આ છે એટલે દાદા ભગવાનને તો અંદરથી નિર્ભય હતા બિલકુલ અને વ્યવહારના સંજોગો હતા પણ શરૂમાં જ્ઞાન આપ્યા પછી બહુ કહેતા ભાઈ બહુ વધારે વાત ના કરવી કોઈ એવું હોય તો મારી પર દુખિયત લઈ આવો એવું કહેતા રસિક ભાઈ બહુ વાત નહીં કરવી થોડું લઈ આવ બહુ ચર્ચા ના કરશો આની શરૂ શરૂમાં આવો અભિગમ હતો અને વર્ષો ચાલી લો વર્ષો કારણ કે આ જગતને પ્રકાશ નથી પસંદ પ્રકાશમાં જીવવાનું નથી ફાવતું એને એને અંધારું જ ગમે છે આ જગતને તે વખત આવું બધું હતું પછી જેમ વિકાસ થયો હતો વિકાસ તો છેક ખિસ્સી ભાઈ આવ્યા પછી વધ્યો વધ્યો અને પછી છેલ્લા ચાર પાંચ વર્ષમાં જ બધું એ વધારે વિકાસ થઈ ગયો ત્યાં સુધી તો જ્ઞાનવિધિમાં કોઈ વખત પાંચ હોય કોઈ વખત સાત હોય કોઈ વખત દસ હોય કોઈ વખત બાર હોય એવું રીતે હતું અને મેક્ઝિમમ દાદાની હાજરીમાં થયા હોય તો અત્યારે પચા પણ કહે છેક સિત્યાસીમાં થયા અમેરિકામાં એ કહે બધા નેવું કે સો હશે જે હશે તે પણ દાદાની પરિસ્થિતિ નથી બોલવાનું એટલે પછી દાદાની હાજરી બેનને કહ્યું એવું કહ્યું હતું ને વસંતભાઈ બહેનને બાજુમાં હતા ને નીરુબેન જ તમે બોલો પછી એ પણ એક જ એ ગમે તેવું નીકળે પણ શક્તિ અહીંથી આવતી હતી હવે આ બધી વાતો બહુ સૂક્ષ્મ છે ઘણી સૂક્ષ્મ એટલે હાજરી બહુ મોટી વસ્તુ છે આ તો ઘણી મોટી વસ્તુ છે અને આપણને જ આપણી હાજરીનું હાજર કહેવા જઈએ તો હંમેશા સ્વરૂપ થઈ ગયો અવિનાશી સ્વરૂપે એ તો એની દશા બની જાય છે આખી બની જાય છે એટલે ધીરુભાઈ સાહેબ નિશંકતા નિશંકતા આખા અનાદિ થી ચાલ્યા આવતા શંકિત નિશંગ પદ મળ્યું છે એ અક્રમ વિજ્ઞાનની આખી અદભુત આપણને દેણ છે બહુ મોટી અને એ અપવાદ સ્વરૂપે મળી છે નહી તો નિશંગતા મળે ક્ષાયક ભાવે તો એને તે જ ભવે પછી મુક્ત થઈ જાય છે તદભવી છે મુક્તિ એની પણ મહાત્મા મળ્યું છે આપણી બધાની દુકાનો બધી સેટઅપ કરીને આયા છીએ અને જન્મતા જ આપણે દુકાન ચાલુ થઈ જાય છે આપણી બધી એ દુકાન પછી ચાલુ ના રે એવી નિશંગતા રે તારે કામ થાય શું કહ્યું દુકાન ચાલુ ના રે જાણીએ કે આ દુકાન છે ને હું છું અને હું છું તો આટલા જ હેરાન કરે છે હવે મને ના પોસાયે શું એટલે કે દાદાએ કહ્યું કે આ મન વચન કાયના જગતમાં જે કંઈ પણ કરવામાં જગત શબ્દ મૂક્યો જગત સામાન્ય માટે મૂક્યો છે અને એ રીતે જ હોય હંમેશા પણ જગતની વ્યાખ્યા બહુ સરસ રીતે રાધેશમ સાહેબ મને અમીન સાહેબ જયારે બોલ્યા ને ત્યારે મને બહુ આનંદ થઈ ગયો સરસ નીકળી વખત નીકળી જાય છે જગત એટલે જ એટલે જન્મ્યું ગત એટલે ગયું મજા આવે જગત આના પરથી અને દાદા એ શું કઈ રીતે આપતા સૂત્ર દાદાએ કે આજે બીજાને સામાન્ય ભાવ સમજવા માટે આ વાત છે જગત માટે એટલે કે આ મન વચન કાય જગતમાં જે કઈ પણ કરવામાં આવે છે પોષાય ના જગત ને પોસાય યા પોસાય તેમાં હું કઈ જ કરતો નથી એમાં હું કઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો એવો નિરંતર ખ્યાલ રહેવો એ આજના જીવનમાં કાર્ય સ્વરૂપે પણ એના કારણો સ્પષ્ટ સ્વરૂપે સર્જન થતા જતા જાય કારણ સર્જન થાય નહીં અને આત્યંતિક મુક્તિનું કાર્ય સ્વરૂપ દેહ મળે નહીં પેલો તો અનાદિ અનંત ચાલ્યો આવે છે પરંતુ આપણને એ દેહ શરીર જેનાથી આત્યંતિક મુક્તિ થઈ જાય એ જ બહુમાં આખું આયુકમ પૂરું થતા જે થાય એને ચરમ શરીર કયું ચરમ શરી બહુ ટેકનિકલ શાસ્ત્રી શબ્દ છે ચરમ એટલે એની પછી કશું હોય જ નહીં શું એટલે નિસંગતા મહાત્માઓ બધા નિશંગ છે જરૂર સત્સંગ કરીએ સમજાય પણ ખરું પણ નિસંગ રહી શકાય નહીં ને નથી આપણી આયુષ્ય જ સત્સંગ થયો છે ખરો એને ગમે છે બહુ પણ જો એને આવું રહ્યું ને અને આપણે મોટા આટલા બધા વર્ષોથી જ દાદા સાથે આ જોજો તમે કે પણ આપણે આપણને આપણું માફ કરતા આવડવું જોઈએ અમારે કાંતિભાઈ સાહેબ કંઈક આપણી પાસે થર્મોમીટર હોવું જોઈએ આજ્ઞાનું ના બધું કઈ ગયા સાહેબ અહીંયા કે ખરું થર્મોમીટરની જરૂર છે એ નિશંગતા કેવીને કેવા પ્રમાણથી રહ્યા કરે છે આપણને અને એના પ્રમાણથી રહે તો ચંદ્રકાંતભાઈ દાદાને કહ્યું દાદા આ બધા ભયવાળા જગતમાં આવી નિર્ભયતા શું છે એનો કંઈક સ્વાદ આવવા લાગ્યો છે આવું કહ્યું એમને અમે સાંભળી ખુશ થઈ ગયા અમે કહું વાત સાચી છે એમની શું નિર્ભયતાનો સ્વાદ અને દેહમાં અને ભય વાળા સંજોગોમાં પોતાના જ અંદરના ભરેલા બધા ભય સંજ્ઞાવાળું એમાં અંદર નિર્ભય રહ્યું આ બે દશાઓ બહુ અદભુત છે અદ્ભુત છે એટલે દાદા ભગવાનમાં કહેવા માગતા હતા કે જ્ઞાન આપણે શરૂઆતમાં પછી આમ હતું તેમાં એ નિર્ભય હતા શરૂઆતમાં કહેતા હતા જોજો આ જગતને પ્રકાશ પોષાતો નથી આ એક આટલો મોટો દિવ પ્રગટ્યો છે જબરજસ્ત પરમ દશાવાળો જગત ને તો જટલી ને બુજાઈ નાખવાનું ગમશે એટલે અત્યારે રાખજો પછી બહુ થયું હવે તો ઘણા દીવડાઓ પ્રગટ થઈ ગયા છે અનિલભાઈ અને છેલ્લા વખત ઓબ્ઝર્વ કર્યું રસિક ભાઈ બોલો એ જાગ્રત રહેતા તા પૂરી રીતે દેહ એમ પટેલ ના એ તો આપણને આવા ઠંડકમાં મૂકી દે કેમ ન સમજાય એમને એમ પટેલ એમનું જીવન કેવી રીતે સમજશો સંજયા એટલે મહાત્માઓ માટે જો આ વાત બરોબર આપણને ઘેરમાળ રહીએ તો આપણા માટે દરેક આપણને બહુ સુંદર ફાયદો કરે ખ્યાલ આવ્યો તો તમે નિર્ભય પૂછો છો તો શ્રીમદ જૈતાના વચનો છે જ કારણ કે એ મોટા પુરુષ હતા હમ આજના કાળમાં ખાસ કરીને માયર ભગવાન પછી અંતિપન વ્યવહારમાં તો એમને નિસંગતાથી નિર્ભયતા છે અને નિર્ભયતાથી અસંગતા છે અરે અસંગ શબ્દ આપણે ગમે તેવી રીતે હવે એટલે ફુરસદ આપણે પાર વગર ની મળે છે અને ઉપયોગ કરીએ છીએ ખરા નહી આપણે હા ત્યાર પછી એ જ છે નિરા કુર્તા નિરાકુરતા તો અદભુત શબ્દ છે આકુરતા નિરતા એ બધું અમુક શબ્દો તો છે જ શાસ્ત્રોમાં પરંતુ દાદાએ જે આ કળિયુગ મને પાંચમા આરામ એમનો આખો પ્રકાશ પડ્યો છે ને એ એમની પોતાની તળપદી ભાષા મને આપણે ગુજરાતી કહીએ તે એ અદ્ભુત પડ્યો છે આજે આજે એના માટે તો એટલું બધું રાજેશમભાઈ સાહેબ કે ઊંડાણથી ખોડા એનું ખોદા બધા એનું ઘણું બધું આપી શકાય એમ છે આ મહાત્માઓ બધા નિમિત બની શકે છે પણ બધાનું ભાગે ના આવે એટલે પછી પેલા હદેને કહેલું એટીમાં હ્રધે તો બહુ ભક્તિવાળા જીવ સાઉથ ઇન્ડિયામાં બબ કલાક રોજ સવારે ભક્તિ કરે આજે પણ અને અમુક હોય તો કલાક ચાલી જાય અને સાઉથ ઇન્ડિયાની ભક્તિ આપણે બધા જાણીએ છીએ સાઉથ ઇન્ડિયાની એવા ભક્તિવાળા જીવનને જ્ઞાન મળ્યું અને ઇન્દ્રદેવ માટે દાદાએ એમને વચન કરે એટલે આપણે વ્યવહારમાં કહેવાય નહીં એવા બહુ સુંદર હતા વચનો હમ ઈન્દ્રદેવ માટે કહ્યું કે એ માનવ જગતમાં માનવ માટે એ સેવા વાળા દેવ છે માનવ માટે અમુક અમુક પ્રકારે કહ્યું છે એનો શબ્દ બહુ સરસ છે એનો અદભુત કહ્યું અને સેવા કોણ હોય કે એને કંઈક મળતું હોય તો એ એના પ્રમાણમાં સેવા આપવી પડે છે કોઈ પેડ ના હોય તો પેમેન્ટ વગર કોણ સેવા આપે બહુ આ ઝીડી વાત છે પણ હું ખુશ મેં કહું શું આગળ આધે બો અને એના આફરીન થઈ ગયા દાદા પર આફરીન થઈ ગયા દાદા પછી સત્સંગ થયોને સમજાયું હું તો અદભુત સાયન્સ છે અદ્ભુત સાયન્સ છે અને વિચારા ખરા ને પાછા તે એને આ તું દાદા આ સાયન્સ છે આજના આજની દુનિયામાં સાયન્સ તરીકે જો બધાને લાગે કેટલો બધો લાભ થયા તો કેટલા લોકો લાભ પામે તો કે બરાબર છે તો તમે ખુલ્લું કરજો કહે છે એવું ખુલ્લું કંઈ બોલે તમે નિમિત્ત બનો એટલે પછી અમને થયું અમારા મનમાં રાધાએ અમને કહેલું ને તો દિલમાં રહ્યા કરે એટલે પછી આપણું આ રિસર્ચ સેન્ટર થયું તે એના નિમિત્તે થયું હા અને અમારા સાહેબે એમને ધક્કો બરાબરનો પૂછ બે જણા એક જ હા ધક્કો ખાના રહે અને ધક્કો આપનાર જરા એકાએકવાળા હે એવો પૂછ આપ્યો એમ કહીને પેલું કે તો કોલો હતો આપણો ત્યાં થઈ ગયો જુઓ ને આજે કેવું સરસ થઈ ગયું અને એ નિમિત્ત બનેલા છે પરંતુ એમના સંજોગો એવા છે અત્યાર વ્યવહારના કે એ ડાયરેક્ટ ટ્રેનિંગ નથી કરી શકતા એટલે એની ભાવના છે કે આ વિજ્ઞાન અહીંયાથી આ તો પેરેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે અને અમેરિકામાં અમે ચલાવીશું એમ એનું સિસ્ટર છે એમ કે સિસ્ટર ઇન્સ્યુ એટલે એ પ્રમાણે ચાલ્યું પણ આજે પણ એમને બહુ ઈચ્છા છે કરવાની પણ આપણા મહાત્માઓ એમાં છે બધા ચાલું કામ કર્યું છે એ લોકોએ એટલે આજની ભાષામાં આજની કળિયુગની ભાષામાં આજના માનવ સમાજ સામાન્યપણે સમજી શકે સામાન્ય સામાન્ય માણસ ભાઈ હો બહેન હો કોઈ પણ અભણ પણ સમજી શકે એ ભાષામાં લાવવાની અત્યંત જરૂર છે હમ શ્રીમદના વચનો બહુ ગમે છે પુસ્તકો ઓહો એટલી અદ્ભુત રીતે રાખે છે આખું ઈન્ડિયામાં અને પરદેશમાં બધે જ પણ કે છે વચનો તો અદ્ભુત છે અનુભવ જ્ઞાનીના વચનો હોય જ ને એમને પોતે લખ્યા જ નથી પત્રો લખ્યા પણ આવું થઈ ગયું બધા કે છે મર્મ ગટન જ જરૂર છે પણ રાધેશ્યામજી મારો મારો આશય એ છે કે મર્મ બટન જરૂર પણ પછી એને લોકબુગ્ય ભાષામાં મુકાય એ બહુ જરૂરનો છે એમાં કૃપા તો મુખ્ય છે કૃપા વગર એક પરમાણુ હરી શકે નથી પણ કૃપા શું છે એ સમજવી છે આપણે કૃપા એ શું છે આપણે પાંચ ઇન્દ્રિયોથી ટેવાયેલા આપણા મનથી બુદ્ધિથી સમજવા સમજવા માટે ટેવેલા કેમ કરીને કૃપા સમજાય અને ખાસ તો બુદ્ધિનો પ્રધાન મુખ્ય કાર્ય પ્રધાન એટલે કૃપા મુખ્ય છે કૃપા એટલે આપણે બધા મહાત્માનો સ્વાદ આવે છે બધાને જાણે કૃપા છે બધાને સ્વાદ તો બધું આવે છે પણ પોતે પોતાનું મન વચન કયા છે ને પોતાનું છે ને આ વાત ખાસ સમજવાની છે એટલે નિશંક જ પદ મળે છે આપણને અને બધાને એનો સ્વાદ છે પરંતુ એ નિશંકપદ ના રહેવા દે એવા આજે અંદર બધું મસાલો બહુ પડ્યો છે એ મસાલો શોધી શોધી ખોજી ખોજીને એને આપણને હરકત ના કરે ઓપ્સ ના કરે એ કરવાની જરૂર ત્યાં પુરુષાર્થ એટલે એમ પ્રતિક્રમણો વગર બહુ થાય નહીં એકે એક પરમાણુ બધા ખોંચી ખોચીને લાઈન પ્રતિક્રમણ કરવા પડે એટલે આજ્ઞા ધર્મ અને આ બે જ મુખ્ય છે જેના કારણે તમને નિશંક મળ્યું છે શુદ્ધાત્માનું નિશંકતા એ કરીને અને કૃપાથી મળીશ પાછું આપણું કંઈ એવું નથી દાદા આપણને જશ આપ્યો કે પુણ્ય તમારું એટલે આ દેહ નિમિત્ત જશ આપ્યો બધો પણ એ જશ ઘાટવા જેવો નથી આપણે પણ રામ જઈ ગયેલું ઘાટવા જશો તો દાન બધું એ રેલી જશે તમારું બહુ ભસ્મી છે બહુ ભસ્મી છે શું અમે તો તરત પહેલેથી જ સમજી ગયેલા પૂછ દાદા એ કહેલું કે આજે વિશ્વાસ તો બહાર આમ વ્યવહાર જ્યાં જોવા ત્યાં કોઈ રીતે છે નહીં અને આ ભૂપેન્દ્રભાઈ આપણા એક જૂના મહાત્મા હતા અત્યારે નથી એ અને એમની જોડે પેલા જસવંતભાઈ બે ત્રણ જ આવતા ને તારે આ વાત નીકળેલી મામાની પુરમાં વિશ્વાસ ભૂપેન્દ્રભાઈ પૂછ વિશ્વાસ એટલે કેવી પ્રકૃતિ પ્રકૃતિ ના માણસો છે ને બધા પ્રકૃતિનો વિશ્વાસ કરવા જેવો નથી એવું સામાન્ય એમનું વિધાન હતું અને કનુભાઈને આ જાણવા મળ્યું ને તો ઓ દાદા આપણા મન કામ જ આ કહેવા છે કારણ કે જ્યારે ગ્રામ પ્રાપ્ત હતા માટે મનવચન મુખ્ય છે વિશ્વાસ એટલે બહાર તો બધી પ્રકૃતિઓ છે એટલે પહેલી આપણી જ વિશ્વાસ નહીં કરીએ ત્યારે આપણે આગળ વધીશું એના માટે કવિના કેટલા બધા સુંદર વિધાનો છે નમાગ્યું દોડતું આવે કે છે ને સરસ છે શું નામ એમનું કંઠારિયા નું છે કોઈ બારશંકર કંઠારિયા નહી નઈ પહેલી લાઈન થી બોલજો આપણે તો યાદ હોય તો એ શરૂઆતી લાઈનમાં બહુ અદભુત છે એની હા ન જાણ્યું જાણનારા એવું કઈક છે ને કઈક શરૂઆતી િયા છે આ છે આ વાત બહુ છે છે દૂર રે ન માગે તો દોડતું છે અને પેલું બીજા નકાજે ઝેર નાપીજે બીજા નકાજે ઝેર તું નાપીજે કોઈ નું બોલ્યું એ લાઈન બઉ સુંદર છે અને વ્યવહાર માં આવું કરે છે બધે બઉ સરસ છે ધન્યવાદ ઋષિબેન તમે ગજબ યાદ રહી જાય છે શું કહે છે હું બોલું છું દાદા કોણ બોલે છે હું બોલું શું કહ્યું દાદાજી એમને ધન્યવાદ ખાતે છે આટલા વ્યવહારમાં બધો લેન દેન નો વ્યવહાર છે ને બઉ સુંદર ના પડી હજુ એ ધંધો ચાલે છે તો કેમ કેવો પડે આપડો ધંધો આપણને ખબર ના પડે કેવી રીતે પછી એ સમજાય પેલો તો જ્ઞાની એ નતું જ્ઞાન નતું એની પાસે અને આ લેન્ડર ની માથાકુટો છે બધી હજુ હજુ શરીરમાં રોજ ક્વેશ્ચન મને કરે છે મેલાપે છે હા કે દાદા કે અમારી યાદગીરી બિલકુલ નહીં યાદશી નથી પણ હું જોઉં છું કે દાદા સામે એટલા માણસો વિવિધ આવે છે બધાના નામથી બોલાવે છે જે દશા ને વિનાશ નથી એવી દશા છે એક જાતની દશા કામ કરે આપડે બધામાં છે ક્યાં નથી આપડે દાદા ભગવાન શુદ્ધ ઉપયોગ તો કયો શાસ્ત્રોમાં લખે છે શુદ્ધ ઉપયોગને ક્ષમતા ધારી જ્ઞાન ધ્યાન મનોહારી રે કર્મ કલંકુ દૂર નિવારી શિવ વરે શિવ નારી રે આવું છે શાસ્ત્રમાં પણ આપણે જુદી રીતે છે આ જ રીતે શ આપણે અક્રમ રીતે છે પેલું ક્રમની રીતે પણ એવા જેવું બધા આચાર્યોને બધા થાય છે બધું ઘણું છે એમાં તો ના રહી પણ એમાં ગમ કોને હોય જેમને લખાવ્યું જે વખતે લખાવીએ બુદ્ધિ થી બરોબર એ આસલ હોય તો આપણે એમની પાસે ગમત નથી આજે એટલે ઇનડાયરેક્ટ હતા પણ આ જડતો નતો એને ત્યાં કેટલા બધા સ્વરૂપે એને કહેવાય હમ અને પાછો અહમ અહમ તે કહેવાય હમ બ્રહ્માસ્મી શું અમે કહીએ બધાને કે હવે અંદર યાદ શક્તિ બધી ભરાય પડે કોઈ રાખ કે મને કે તમને બહુ યાદ છે અમારે હવે ગોડાઉન ખાલી ખાલી રહે છે અમારે કોઈ માલ ભરવા માટે નથી રહ્યું નહીં તો જગતમાં તે ગોળાઓના જોયા જે ના હોય તો ભર ભર કરે અંદર બધા અને દાદાની આ સ્થિતિ હતી અને અમારે જયારે હોઈએ છે જે મર્યાની બધું હોય ને તરત જ આવી જાય કંઈક પણ કંઈક ઉલ્લેખ થયો હોય કોઈ પણ નામથી કામથી કામથી બધી રીતે સમજાયું એટલે તરત જ ઉપયોગ પહોંચી જ જાય તરત એટલે તરત ક્ષણ વાર ના લાગે અને કોઈ ટાઈમ પણ લાગે થોડોક પણ મોટાભાગે થઈ જાય આપણે જે જે અવસ્થામાંથી બધું આવી જાય અમને શું પણ એ કોને મને એકલાને જ કામ કરે બીજા શું કામ આપે હમ એટલે આવું તમને ઘણાએ કહ્યું અને દાદા એ કહે છે ને જીરામજીની વાતો હતી એમની પાસે એટલે પણ આપણે આપણા મન વચન કયાથી આપણે ખુશ થઈ ગયા બધા આનંદ થઈ ગયા એટલે આપણે પોતાના કોન્ટેક્ટ બધું ચાલ્યા કર્યું ને એટલો લાભ લીધો પણ દાદાની વિશાળતા આપી મૂકી દીધી છે બધી જ ખીલવા દો બિહારી આનંદ સ્વામીજી હ પોતે આ જે અનુભવ દશા એ કરીને એવા જીવતા ચેતન સ્વરૂપ શ્રુતિ સ્વરૂપ થઈ ગયા છે સ્મૃતિ સ્વરૂપ અને એમને સ્મૃતિ ના હોય એટલે શાસ્ત્રમાં સ્મૃતિ અને સ્મૃતિનો ભેદ કયો છે અહીંયા આટલો જ છે બીજું કશું નહીં પણ એ ઇનડાયરેક્ટ માર્ગ છે પરોક્ષ માર્ગ છે સ્મૃતિ અને શ્રુતિ આ સ્મૃતિમાં અધ્યાત્મતામાં જાય છે એ લોકો લે છે અને પછી શ્રુતિ શ્રુતિ એટલે એ સ્મૃતિ પછી એને પોતાના પર્સન દેહમાં એને શ્રુતિ સ્વરૂપે કામ કરે એટલે પછી એને એટલો અહંકાર ઓગળતો જતો છે એટલું બની શકે છે પરંતુ જ્ઞાની પુરુષ માટે આજે એમનું એક એક વચન છે ને એ જે પાંચ મુખ્ય જ્ઞાનોમાં શ્રોત જ્ઞાનને મુખ્ય કહ્યું છે અને પછી મતિ જ્ઞાનનું કહ્યું છે અહીંયા આગળ શ્રુતિ અને એનો શ્રોતા શ્રોતા અને એનું એટલે શ્રુતિ એટલે કે જે એમનું નીકળે છે વચન તે આપણને આપણે સંભળાય છે આપણને સંભળાય છે અને એમાં મતલબ એ છે મર્મ છે કે પોતે પોતાની ભાષા સાંભળવી પણ આરાધનામાં પાછું એમાં પ્રેક્ટિસ પડી જાય છે એક જાતની અને એ કર્યા કરે છે જેવી રીતે એને આ જ સૂક્ષ્મ માટે કહે છે કે શ્વાસ લેવાય એને તમે જુઓ શ્વાસ લેવાય પણ શું જુઓ મેં જોનારને જોયો નથી કેમનો જોઈશું પણ એ કોઈને ખ્યાલ નથી એટલે એના માટે દાદાને પ્રશ્ન થયો આપણા એક બહુ વડીલ મહાત્માથી કે દાદા વિપક્ષના હે બરાબર છે પણ એ કોના માટે છે શરીર અને મન અને એટલી અંદરથી એની સ્થિતિ સરખી ના હોય ગમે તો બ્રિલિયન્ટ હોય મોટા મહાત્મા છે આપણા પારલામાં છે પાર્લામાં જયંતભાઈ કે શું નામ હતું એમનો આ પ્રશ્ન હતો અને એવું સુંદર કહ્યું તો જો તમને ખરેખર જાણવું હોય તો કહું કેવું કઈક છે ખરી આવી એવા સુંદર વચન કર્યા અને બહુ નીકળ્યા છે અને આપણે અમે બહુ ઊંડા ઉતર્યા છે પણ આજે પણ એ બધાને આ ક્રમ વિજ્ઞાનની વાતો કરે છે પણ એમાં જાય છે પછી વડે એટલે ઊંચી કક્ષા છે ઘણી ઊંચી કક્ષા છે આપણો ભદ્રેશ છે ને ટ્રસ્ટી આપણો ત્યાંનો એ બધા આમાં જ આખું મંડળ અને જેવું પાલ કે એમને બહુ મોટું ગ્રુપ છે આખું સરસ ચાલે છે એ બધું બને આ તો ઘણું બધું એટલે આજના કાળનો દેહ એટલે આ વિશ્વાસ ના કરવાનો એ બહુ મોટી વસ્તુ છે એના કરતાં ચાલ્યા જાઓને આપણે પોતા માટે વિશ્વાસ બોલીએ કેમ છે એનો અર્થ શું છે એનો એનો મતલબ શું છે હમ વિશ્વાસ બેસે ને એટલે કરતા આવી જ ગયો પેલા પેલો આવી જાય પહેલું આઈ જાય પણ એટલી સૂક્ષ્મતામાં આજ કોને ખબર નથી પડતી સૂક્ષ્મતામાં આવે છે આ બધું એના સ્પંદો ઉભા થાય કોને ખબર પડ્યા આ વાત બહુ સમજવાની છે મહાત્મા ભેગા થયા છે આને હમરે હિંમતસિંહજી કે લઈએ તમને ક પરસુ પરસુ હિન્દી મેં બહુ જ કરની હોતી હતી રાજપુરથી રાજપુરિ થો અચ્છે હે બિચાર વાે હે દીપક સાડે ચાર સાર ગુજરાતી સમજતા પક્કા ગુજરાતી હૈ બોલોને અમદાવાદ હૈ અમદાવાદ પાસ કે ગામ હૈ એટલે ચોખ્ખી છે કન્ટિન્યુઅસ કોઈની જોડે મળતો નથી ભરતો નથી આ પણ સાધના અને ગુરુજી છે આપ અચ્છા ઠીક આનંદજી ન ગયા આ સારું જ થાય છે દાદા નું તો આમ જ પ્રસાર કરવાનું કોઈ કઈ જાતે કઈ એની પબ્લિસીટી કરવાની જરૂર થશે એની મે કારણ કે એમાં બળ એટલું બધું છે કે ગમે તે હાથમાં લેશે તો એ કામ કરશે તો અમે નાઇજીરિયા ગયા આજે ભરત આનંદજી નથી પરંતુ એ જ અમને શરૂઆતમાં લઈ જનારા અને આમ જતાં જતાં જોયું તો મારા પાસે દાદાનું સત્સાધન આવ્યું અને એટલી પુસ્તિકામાં ખરે આપણે પાસે આપતા પુત્રોએ એવી પુસ્તિકો કાઢી છે પણ આ આવ્યું મારી પાસે મેં જોયું સત્સાધનો મૂકીના કોઈનું હતું ને બધું પરંતુ આ બાપ સંસ્થા તરફના અને કેન્યામાં નથી થયેલું અને બોલે છે હવે એમ ખોટું શું છે કરે પણ એને સંઘની જગ કે એની આ પણ એ બધું આપણે માનતા નથી આપણે જસુ જસુભાઈ સાહેબ પણ નહોતા માનતા છોડો ને ખુલ્લું છે ખુલ્લું છે બરાબર પણ ખુલ્લું કઈ રીતનું એ ખુલ્લું શું કેમનું છે બતાવનાર જોઈશે કે નહીં કોક આ વાત બહુ મોટી રહી જાય છે આપણે સમર્થ વિચારકોને બધામાં આ જ મુશ્કેલી આ વસ્તુ જમ જાય છે પરંતુ જસુભાઈ સાહેબને કેટલા દાદાએ એમને જશ આપ્યો જોયું કે અને સહજ નીકળ્યા છે એમને એક એક આ રમછોડભાઈ સાહેબને કેટલું બધું કહ્યું કે સંત પુરુષ છે આ પેલા રમેશભાઈને સંત પુરુષ એ બધું બરોબર પ્રકૃતિ છે દાદાએ કહ્યું કે અમને સનેપાત થાય તો અમારા પર શંકા ના કરશો અને શ્રીમદજીએ શું કહ્યું કે રાયચંદર કદાચ તમને માનવામાં ના આવે થાય કારણ કે એવું બન્યું હતું દેવપતિ બનતું હતું જૈન સમાજમાં જ તો મારા વીર પર શંકા ના કરશો કે છે મારાવતી વીર પર કરજો પણ વીર પર ના કરશો હવે આ બધા વચનો શું સૂચવે છે આપણને બધા મહાત્માઓને બોલો ને અંદર ઉતરવું ને ખોરી કાઢો ને પાછા ઓ કોણ આનંદજી કે પછી કોણથી આઝાદ કહું દાદાજી એક પ્રશ્ન છે આ દેશ અખંડિત છે એનું શું કરવાનું પ્રકાશ દેશક એટલે અખંડ અખંડ નિર્ણ નિશ્ચયતા છે બધી કેટલી રે કેટલી નહીં પોતે પોતાની બીજી એક વાત ભગવાન ના શ્રી મુખેથી નીકળી વારંવાર કે મૂળમાં તમારો શંકાશીલ સ્વભાવ છે એના સંબંધમાં હવે એ બધી વાતો નહીં કરવાની દુકાન છે એટલું સમજો સંભાળા ખાલી કરવાની છે બુદ્ધિ નું કારણ બને છે એ પ્રશ્ન કર્યો છે તમે પોતે સ્વ સ્વભાવી છે આ બાત એટલી ઘેરી છે પરંતુ આજ્ઞા મળે છે કે આ ફાઇલ એ પૂદલ છે પરંતુ પૂદગલ એ એક સ્વભાવ છે કે આ કોણ બોલે છે હવે અહીંયા બેસી જાવ આ બધી વિધિઓ હોય છે મારી કે ભાઈ હમ જંબાજે હું તારી જોડે છું સમજાવ્યું ને અંબાજી આપણે એક બાજુ કહીએ છીએ દાદા ભગવાનને હૃદમાં રાખીને આમ બધી ચાલ્યા કરો એ અમુક રસ્તાઓ તો બનાવવા જ પડે તમારે નહીં તો કેમ કરી પ્રગતિ કરશો સમજાય ને જોઈશે પણ દાદા એમ પટેલ હાજર હોય તો ખરું કામ કરશે તમને હવે નથી તો પરોક્ષ તો થઈ જ જશે કે નહીં અને પરોક્ષ થાય તો આપણે આપણા પ્રતિ પ્રીતિ ઓછી થાય બહુ સારું એટલે દાદા કહું વાલું વહેતું મૂકે એને તો મોક્ષ જલ્દી મળી જશે વાલું શું હોય છે મારે વાલા ની ખબર પડે તો ગણું થઈ ગયું રસિકાદા આવી રીતે જીવ્યા અમને પાંચે ભાઈઓ બહેનો અમારા પિતાજી કાંતિલાલ કે દાદા ને અંબરલાલ ભાઈ પણ એ તો વ્યવહાર નું બધું પ્રમાણ હતું પણ બેન દિલ બહુ મળેલા દિલ બહુ સુંદર મળેલા પરંતુ બધાને કોઈ જગાએ એને આજે જે અનુભવ કર્યો હોય તમે શું અને જયારે અમારા માટે કોઈ વચન નીકળ્યો ને તો મને તે વખત ખ્યાલ નહીં અને એનું રાખવું હું ચેતી જવું વધારે ચેતી જવું હમ આ કનુભાઈ અમારે અમારે ઘણા અવતારો મારી જોડે છે આ ચંદ્રકનભાઈ બે જણા પણ પછપાસ જણા આગા ભાઈ થઈ ગયા તે પાછા ભેગા થઈ જાય એ તો બને શું ના બને આ વ્યવહારના પ્રવાહમાં શું ના બની શકે એટલે આ વિશ્વાસની વાત કરીએ બહુ મોટી વિશ્વાસ એ વિશ્વાસ જ આપણને બધી ભૂલો કરડબડો કરાવે છે એટલે પ્રકૃતિનો વિશ્વાસ પ્રકૃતિ માટે અને પ્રકૃતિ કહું જ આપણે સમજી જોયું કે મન વચન ગાય એટલે કનુભાઈ તારો વિશ્વાસ હું ના કરવું આવે તું ક્યારેક એમનો તારોમાં સારો નિકાસ ભલે છે ખબર એટલે અમે આ જ લઈ લીધેલું આખું હમ ગમે તે આણંદની વ્યવહાર ગમત્યો હોય આના આના પર જ ચાલ્યા ગયેલા અને ચંદ્રકાંતભાઈને એમની રીતે અને કનુભાઈને અમારી રીતે સિત્તેરની સાલમાં અગિયાર સિત્તેરમાં મુંબઈથી વડોદરા આવ્યા એ ઘરમાં પછી કહેતા આ ભાડું ભરો છો શું કામ આવે સાતસો તે ત્રણ વાગે આવી જ જાય ને સત્સંગ ચાલુ થાય પણ કનુભાઈનું જરાક બાગ કાચું ચાલ્યો એક બે મહિના એકાદ મહિના બે મહિના ચાલ્યો હશે નહી કેટલા સુદન માં અરે પેલા કેટલું ચાલ્યો અઢી વર્ષ એટલો બધો નતો માજી ગીને હતા નીચે પદો બોલીએ એટલે પડઘા પડે નીચે તો પછી નઢુકા કાંડ ત્યાં ગયો શરૂઆત પેલી અને અડસઠ માં ઉપાધ્યાય સાહેબ ને જુદું એટલે વાતો બહુ કરવા ના કરાય આજે ના હોય એના કોઈ જગ્યાએ વાત ના કરાય પણ અમને તમને આપણા જ્ઞાનની ગંભીરતા સમજાવવા માટે અમે વાત કરીએ છીએ બીજું શું નહીં કોઈ જાતનો અભિપ્રાય કઈ રીતે હોય આપણે પોષાય કેવી રીતે કેવી રીતે આપણે બધું જોતા સમજતા આપણે અનુભવમાં આવતા હોય પણ એ બધું વ્યવહારનું છે જ્યારે નિશ્ચયમાં તમે સંપૂર્ણપણે પાકા થશો ત્યારે જ કામ લાગે નહીં તો વ્યવહાર પછી જ નહીં તો રહે જ નહીં તમને રસીકાય સમજાય છે વ્યવહાર અડ્યા વગર રહે જ નહીં દરેક ને વ્યક્તિગત કહી દીધું છે પરંતુ તમે જોજો સંઘની અખંડતા ને બધું જોજો તમે આજે શું છે તે સમજાયું ને આ વાત છે એટલે આ તમે જ્ઞાન લીધા પછી મૂળ નિશ્ચયની પ્રાપ્તિ થઈ છે હવે આત્મધર્મમાં જ રહેવું છે તમે કહો છો અને એ નિશ્ચય એ જ વ્યવહાર શુદ્ધિનું કારણ બને છે એમ પ્રશ્ન કરો પણ કયો નિશ્ચય તમારો હવે આજ્ઞા ધર્મમાં જ રહ્યું છે કયો નિશ્ચય આજ્ઞાધર્મનો ને એ પૂતગલનો નિશ્ચય કહેવાય છે પૂતગલ પણ એમાં નિશ્ચય બહુ કામ કરે છે આજે આ વિશ્વમાં આજે ડિસિઝન શક્તિને ડિસિઝન નિશ્ચય લેવાની શક્તિ એનું પણ આખું વિશ્વ ચાલ્યું છે એટલે દાદા ભગવાને સમજાયું કે અમને ચંદ્રકરમાએ કહેલું અને જન્ છે એક ખાનું ભાગ છે અને બીજું ડિસિઝન ભાગ છે અને એ કર્મને વાધિકાર રસ્તે બહુ એનું ગંભીરતા સમજો કર્મને કારસ્તે મા ફલે શું કહ્યું છે પણ એનું મર્મ પકડવો પડશે ને તે રસિકભાઈ સુરેશભાઈને જ્યારે અમે નાઇન્ટી ટુમાં હતા અને એમના ઘરે ગયા અને કલ્પ આપણા ડૉક્ટરને ત્યાં ગયા તારે આ દિવાળી હતા તે વખતે અને જે પ્રમુખ સ્વામીનું ત્યાં બહુ મોટું ફંક્શન થયું હતું ને તારે આવેલા ત્યાંની વાત છે આ એ સુરેશભાઈ અમને ગીતાનો બહુ અભ્યાસ ને હા સુરેશભાઈ આ શ્લોક શું કહે છે કર્મણ્યવાદી શું કદાચ નીકળી ગયું અને બહુ મજા પડી ગઈ કે આ તો બધો સામાન્યપણે અર્થ એ જ કહેવા માગે છે કર્મને મનુષ્ય અધિકાર છે પણ ફળનો અધિકાર નથી સામાન્યપણે આ બધા જ આ રીતે કહે છે હમ અને અમને તરત જ અમને તો ખ્યાલ આવી તરત પ્રકાશ પડ્યો કે ફલે શું કહેવું છે ફલે શું સપ્તમી છે કે નહીં નહીં અત્યારે વ્યવહારમાં ફળમાં બોલાય સમજાય છે પરિણામમાં થોડું સંસ્કૃત અભ્યાસ સમજ પડશે ને ખ્યાલ આવ્યો આ વાત છે પરિણામ ગમે તે આવે ભગવત કૃપા સ્વીકારી લે દાદાએ આ કહ્યું તું ભગવત કૃપા જે પકડી ગયો શબ્દ પછી એને જ્ઞાનમાંની જરૂર નથી કે છે જે આવ્યું તે કડું આવ્યું તો ભગવત કૃપા મીઠું આવ્યું ભગવ કૃપા ભગવત કૃપા એને કંઈ નડે કશું પછી પણ ભગવત કૃપા શું એ એને માથાપુર કરવા જવાનું છે પણ પોતે તો એમાં ના રહ્યો પોતે ના રહ્યો એમાં સમજાયું એટલે નિશ્ચય બહુ સમજવા જતો છે આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ એટલે શુદ્ધાત્મા છું એવી રીતે નિર્ણય નિશ્ચય થી કેવળ હું આજ્ઞા દિન છું હવે બેમાં હું રહ્યો આ ભેદ રાખી નાખે પણ નિશ્ચય એટલે નિશ્ચય પાકો કરો આજ્ઞાનો હ અને શ્રીમદજીના વચનો છે અનિશ્ચય એ મોટા મોટા અંતરાય છે મોક્ષ માર્ગમાં નલિનભાઈ બરોબર છે અનિશ્ચય મોક્ષ માર્ગમાં મોટા મોટો અંતરાય છે હમ અનિશ્ચય અને જીવન જ આખું આવવું છે એટલે આ બે કમ્પાર્ટમેન્ટ કયા આની બાર જે કંઈ બધું બને છે તે મહાશક્તિના આધીન છે પરંતુ એવું કોઈ સમજતું જ નથી એટલે બધું પોતાના આધીન છે એવું ચાલે છે ને આજે એવું ચાલે એટલે ડિસિઝન શક્તિ બધા કહે છે ને અને ડિસિઝન શક્તિ પૂર છે આની આ છે જેમ તેમ જ્યારે લેવાવું જ જોયું એ ડિસિઝન ત્યાં નથી લઈ શકતું આવું બધું કહેવાય છે ખરો ને એ બધું બૌદ્ધિક છે આખું પણ જો એને સમજવું જોઈએ મનુષ્ય જીવનને તો ડિસાઇડેડ અને ડિસિઝન બાદ હવે ડિસિઝન આપણા માટે જ્ઞાન પ્રાપ્ત થયા છે બધાને આજ્ઞા ધર્મમાં છે આજ્ઞા ધર્મમાં એમાં નિર્ણય નિશ્ચિત નક્કી આપણું હોવું જ પડશે પણ જ્યાં જ્યાં અલગ ડોળગ થાય ત્યારે પાછું ફરતી એને કરાવવું કરાવવું જ પડે એને છૂટકો જ નથી નિયંત્રની કન્ટિન્યુઅન્સી કરી પણ એ પાઠ પાછ છે પાઠ છે એનો આપણે ગુલાબદાસ ડોકરને બહુ ડિટેલમાં સમજાવ્યું હતું એમને એ છે એનું કારણ છે ફેડરલ કોઝીસનું એક કારણ છે બીજું પ્રશ્ન નથી પણ બેઝિકલી ફેડરલ કોઝીસ એટલે કે બે ડિસાઇડેડ ડિસિઝન સિવાય જે કંઈ છે માનવ વ્યવહારમાં આખા વિશ્વમાં એ આખું એ કોસ્મિક પાવરને સાધીન છે વ્યવસ્થિત શક્તિ સમજાય નહીં ને બધા પાવરિક સમજે છે કુદરત કે ભગવાન કેટલી રીતે સમજે છે બધા અને જયારે નથી પહોંચી વળતા ત્યારે એને છોડી દેશે પણ બધી પહોંચવી બધામાં હાજર રહેવું જોઈએ એને ટાઈમિંગ કયું ને એનું આખું એ ટાઈમિંગ એ કોઈના હાથમાં નથી એ આખું વ્યવસ્થિત શક્તિ છે અને એટલે ઉદય ઉદયના ભાગમાં એ ટાઈમિંગ કરેલું છે ઉદય પરિણામ ઉદય એટલે કર્મ વિપાક થાય અને વિપાક થયું કેરી પાકી સરસ વિપાક થયું એટલે કોઈ એને પાડવા જવું નથી પડતું પણ એની અંદર અપાદાન શક્તિ છે એ અપાદાન એ અપાદાન શક્તિથી પડી જાય છે નહી તો પછી માણુસ પાડવી પડે લેવી પડે પણ જે શાક પડી છે દાદા એ જ્યાં જ્યાં જેમની પોતાની આગળનો અનુસારથી જે આવ્યા અમને તો આખું જીવન એમનું બાળપણનું નાનાનું બધું ખ્યાલ આવી ગયો અને અમારા પિતાજીને બેને એનો બહુ ખ્યાલ એક બધો પિતાજીને ભક્તિ હતી શું અને આ તો એમનું બધું એટલે ત્યારે નવીનભાઈ પુસ્તક જોવામાં આવ્યું તરત જ સમજી ગયું આ તો જ્ઞાની પુરુષ છે તો એમને પ્રશ્ન કર્યો કે આ તો અમે ચરણમાં બેસી જવું જોઈએ પછી એમને કહેવામાં પૂછ્યું ત્યારે અમને ખબર પડી નહીં તો હયાત નથી હો પછી એમને દિલમાં રાખેલા એટલે આજે શ્રીમદ્જી એમની આગળ હાજરા હાજુર કામ કરતા હતા અને એટલા શ્રીમદજી ના કરે બધું જ કરે એટલે આ ચોવીસ તીર્થંગર કવિરાજ બધું લખ્યું છે આ બધું એના પાસે બહુ મર્મ છે આખા બધા બહુ મજાના મર્મ છે એ આપણે કૃપાથી પ્રાપ્ત થયું છે આટલું તો એને બધા રસવાદ આયા કરે શું એ તો ઘણું મોટું કામ છે અને આજે પણ એમનું જસનામ કર્મ જે રીતે કામ કરી રહ્યું છે એમાં શરીર કામ નથી કરતું રામ નામનું ખેત કેટલા વર્ષોથી જ આ કામ કરે છે કૃષ્ણ ભગવાનનું આજે કેવી રીતે કામ કરે છે આવી અને વીર શાસન છે માહિર ભગવાનનું અને જ આપે આ વાત છે બધી એટલે કઈ સવાદ ચાખવા જેવા નથી કોઈ જાતના હવે ત્રીજો છે તમારો જ્ઞાતના કબંધ નિરંતર રહ્યા કરે તે સ્થિતિ ક્યારે આવી શકે તમારો સમયસર નો અભ્યાસ આ બધું પૂછાવડાવે છે કહ્યું સમય સાજીનો અભ્યાસ આ બધું પૂછાવડાસ્ત્રોનો સમજાય ને પણ નિશ્ચય એકલો કોઈ દળ હતો નહીં છે નહીં ક્યારેય નહીં હોય એ વ્યવહાર સાથે જ હોય છે આ મોટી દેણ છે આપણને દાદાની અને શાસ્ત્રોમાં બધા કે છે જૈનોમાં નિશ્ચયને વ્યવહાર બોલે ખરા પણ કેમનું રે રે કંઈથી લાવીને નિશ્ચયને જાણ્યા વગર વ્યવહાર વ્યવહાર જ નથી કહેવાતું હા આ મહાવીર ભગવાનની ભાષા ભાષા નિશ્ચય છે અને એકાંતિક નિશ્ચય સિદ્ધ ભગવંતો માં જ છે બીજે ક્યાંય નથી એટલે આખું વિશ્વ અહીંયા આ મોટી વાત છે એટલે વ્યવહાર નિશ્ચય નો વિતરાગો નો માર્ગ બે પટરી નો છે સાથે ને સાથે આપણી નિશ્ચયની પટરી પ્રાપ્ત થઈ ગઈ પણ આ વ્યવહારની પટરીને પાછું હરકું થવું જોઈએ ને નિશ્ચય તો આટલો મળી ગયો પણ વ્યવહારમાં બેઠા છે આજ્ઞામાં આપીને એટલે વ્યવહારની શુદ્ધિ થવી પડશે ને એટલે સહજતા સરળતા અને તારી એ ભરી જાય બે સાથે જ રહેશે પછી મિત્રતા સમજે એટલે ગુણસ્થાન નાના માટે કયા એ વ્યવહાર શુદ્ધિ માટે છે ક્રમમાર્ગમાં વ્યવહાર શુદ્ધિ છે પણ આપણે ગુણસ્થાન નથી હોતા આપણે તો બંનેના નિજ નિજ ગુણોથી બંને છૂટા પાડ્યા છે બહુ સ્પષ્ટ રીતે છૂટા પાડ્યા છે એ છૂટા પાડ્યા રહી શકે એટલા માટે આજ્ઞાધર્મથી જીવી જાઓ બહુ સુંદર જીવી જાઓ બસ આજ્ઞાધ અને કેવી રીતે નિર્ણય બસ જે હોય આજ્ઞાધમ પતી પોતાને કંઈ ગમતું ના ગમતું હોય શું પોસાતું નાપસું હતું હોય આજ્ઞાધમ એવું થઈ શકે ને પણ પોસાય ના પોસાય એવું બને ખરું શરીર બેન છે પોસાવું જ બધું હાલો તમો વિતરા ગાય નમો નમો અરિયંતિમ નમો આરિયામ મંગળાણ સવે હવાય મંગલમ પડમ હવાય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમો ભગવતે વાસુદેવાય નમ શિવાય ઓ નમઃ શિવાય જય સચિદાન જય સચિદાન સચિદાન જય સચિદા જય સચિદા ચાલો તારે દાદાજી એક બે મિનિટ માઉન્ટ આબુના અને આબુ રોડના જે કોઈ પણ મહાત્માઓ હોય તેઓ દાદાજીના દર્શન કરી જાય માઉન્ટ આબુ અને આબુ રોડના જે કોઈ પણ મહાત્માઓ છે કાંતિભાઈ કહ્યું છે તેઓ દાદાજીના દર્શન કરી જાય આબુ રોડ ઓર માઉન્ટ આબુ કે જો મહાત્મા હૈ वो दादाजी के दर्शन करके जावे और सभी महात्मा को विनंती है प्रसाद लेके जावे अभी खाना सब लोग यहीं खा के जावे